જય સ્વામિનારાયણ અર્થમનાથ નિસ્તી તતલેશ સત્ય પુત્રિ ધનભાજેવત્રા વિતાર રીતે ભજ ગોવિંદોિંદ ગોવિંદ્રજમોઢમ યદ વેતોજન સત નિજ પરીવારો રક્ત પશ્ચાદીવતિ જર જર દે વાર્તા કૂપી ન પૃછતી ગે ગજગોવિંદોવિંદ ગોવિંદ ગજ હરે હરે હરે પ્રભુ હલો હલોાય છે બરાબર હમ હલો હમ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ मत। अर्थम अनर्थम भावय नित्यम अर्थमनम भाव निस्तुलेश सदी धनभाजा विहिता विता અર્થ એટલે પૈસો એ અનર્થ એટલે અનર્થનું કારણ છે પૈસો આપણું ભૂંડું કરનાર છે એવો નિત્ય વિચાર પકડી રાખો અને એમાં નાસ્તી તત સુખ સત્યમ સાચી વાત સત્ય વાત છે કે પૈસામાં લેશ માત્ર પણ સુખ નથી પુત્રાદપી પુત્રથી પણ ધનભાજા એટલે ધનપતિઓને ભીતિ સતત ભય છે સર્વત્ર આમાં ધનની નિંદા બહુ છે પૈસો कर दृष्टिकोण आगे प्रवचन बहु विस्तार नहीं करता पर थोड़ी बात पुनरावृत्ति घ આવી વાતો ન ગમે કે સત્સંગમાં જાય એટલે બસ સ્ત્રીની નિંદા હોય પૈસાની નિંદા હોય ભૌતિક સુખની નિંદા હોય અને મારા બધા જ સાધુ સંતો પાછા બંગલાઓમાં રહેતા હોય અને રાત દિવસ બસ વિજ્ઞાનની નિંદા કરે પ્રગતિની નિંદા કરે અને માઇક્રોફોન વગર હાલે પણ એ લોકોને સમજતા નથી આવડ્યું એટલે આપણે ક્યાં આવું આનો કોઈનો વિરોધ નથી એટલે શંકરાચાર્યજી કે સાધુ સંતો આપડા ધર્મશાસ્ત્રો એમ કે છે પૈસામાં લેશ માત્ર સુખ નથી સંસારમાં સ્ત્રી આદિ પદાર્થોમાં સંબંધોમાં સુખ નથી तो अपने पहली कोने कहवा य समझ होता एट्ले आ बदबड़े अपने सगवड़ता सुख मानता सगवड़ता सुख नहीं सुख ए सगवड़ता गमेट सगवड़ता हो, हो ये तो मनस सुखी हो <coughs> मूल बात सुख हकीकते कहे घनी बदी व्याख्या व्याख्याख शू के, के मन में कोई प्रकार विकार ना रहे, कोई ना रहे, कोई न रहे मन में कोई प्रकार भौतिक पदार्थो तृष्णा न रहे एनाव कोई सुख नहीं આજ જ પરમ સુખ દુઃખ ઊભું ક્યાંથી થાય કે મારે કંઈક જોઈએ છે જેને કંઈ જોતું નથી એને દુખ છે દુખ ક્યાં પડ્યું છે કંઈક જોઈએ છે તો જ તમે અહીંથી છૂટો ને પછી તમને એમ કે મારો ક્લોઝ ફ્રેન્ડ છે મને લિફ્ટ આપે સ્કૂટર ઉપર બાઇક ઉપર પણ એ ન આપે તો એ દુઃખ પણ હવે ઈચ્છા જ ના હોય તો તમને એવી ઈચ્છા હોય કે સભા પૂરી થાય એટલે સરસ મજાનો ગરમાગરમ કંઈક નાસ્તો મળી જાય અને ના મળે તો દુઃખ શા માટે ઈચ્છા કરી એટલે પણ હવે જેને ઈચ્છા જ નથી ઘણા એવા હશે કે જે નહીં લેતા ગ્રહણ નહીં કરતા હોય આપણું ગ્રહણ કરવા યોગ્ય નહીં લાગતું હોય હવે એને દુઃખ છે નાસ્તો રાખો ન રાખો ગરમ રાખો ઠંડો રાખો થોડો આપો જાજો આપો લિમિટેડ આપો અનલિમિટેડ આપો એને કઈ તકલીફ છે જેને બુટ ચપ્પલ પહેરીને આવ્યો હોય એને સુખ દુઃખ લાગે પહેરીને જ નથી આવ્યું હોય શું લાગે એટલે જેને સુખ અને દુઃખ એ બે પગરખા જે કાઢી નાખ્યા છે એને કોઈ દુઃખ સુખ અને દુઃખ બે પગરખા જેને કાઢી નાખ્યા એના જેવું કોઈ સુખ નહી અને આ અંતિમ વ્યાખ્યા ઉપર જ આખો ધર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે પણ હવે ગરબડ પછી ત્યાં જ થાય અને કઈ જોઈએ નહીં એવી સ્થિતિ આત્મા અને પરમાત્માના ચરણ તરફ વળ્યા વગર આવતી નથી અને આ બધી જ બાબતો સંસારની જ પછી સ્ત્રીધિક હોય પુત્રાધિક હોય ધન હોય બધું હોય એ બેરિયર અવરોધ છે ઘણા લોકો એ પણ ગળે ઉતરતું નથી ને કે સ્ત્રી સંસારમાં વિરોધી ક્યાં થાય છે એમાં શું વાંધો આવે છે ભજન કરો એને ક્યાં ના પાડીએ છીએ પણ સ્ત્રી વિરોધ ક્યાં આવે છે પણ એટલા માટે એના ઉપર બધી વાતો કરવામાં આવી છે કે જેના મગજમાં સ્ત્રી ગુમતી હોય કે સ્ત્રીના મનમાં પુરુષ ગમતો હોય ये भगवान मां मन केव लगे ग्रहस्थ तो हो मन एम लगेल हरस परस हरिभजी ना सके हरिभजन तो यू आत्यंतिक अव्यभिचारीपणे अनन्यपणे जेम फूल पर भमरोम रस तरबतर थी चौंटी गो हो पवन आम गेट झंझावाद लेते पे भमरो फूल मूके नही એવી રીતે જે ભગવાન ના ચરણ મકરંદ પીતો હોય એ ભગવાનનો ખરો ભક્ત એમાં અવરોધ કરે છે ઘડી કામ કરી પાછું પીયું જાય તમે સરસ મજાની જમવાની અથવા ચલોને તમે સારું મજાનું ફિલ્મ જોતા હો ટીવી ઉપર કે ગમે ત્યાં ક્રિકેટ જોઈતા હોય ટપાલ આવેબંધી સુખ આવે કોઈ ન હોય ને આમ જાગી ગયા હોય તો કેવો ધોધ છૂટે તો ક્રિકેટમાં તમારે ઓલા બધા દુશ્મન થયા કે નહીં અને મનમાં થાય કે નહીં તાણે જ આમ બરાબર ઓયલો આમ જામી ગયો છે આ બધા અત્યારે લાઈનુ થઈ છે થાય કે નહી હવે એમાં કોઈ મહેમાન આવે કા આવે ને શા આવે ને આવે એ ઠીક નહી એનો સંદર્ભ શું છે એને અત્યારે ત્યાં મન લાગ્યું છે એમાં આ બધા આવે એ પૂરું થઈ જાય પછી આવે તો એને લેરા છે આવો આવો બેસો બેસો જીતી ગયા છે મજા કરીએ હો કેમ વાંધો છે पर अले ज्या लागू अल बहुजे सुधरी ज्ञान बहु बजे हकीकत में आम जो कहीं करव नहीं फिस्सोफीओके दृष्टि जो तो ये कई करव नहीं ફેર્યા વગર બધું મળી જાય ને એ ધર્મ જગતમાં એવું જ ચાલે છે એટલે જે વ્યાસપીઠો પરથી બેસી બેસીને એમ કેતા હોય અરે નાના બાળકો તમારા હોય તો કૃષ્ણનું સ્વરૂપ સમજવાનું પૂજા પાઠ કરતા હો અને તમારા ખોળામાં આવીને બેસી જાય ગમે તે મૂર્તિઓને ફેંકી દે તો રાજી થાવ પણ બાળકને કોઈ દિવસ પેલું કાંઈ ન કહ્યું લે આ લે વાત જ જવા દે આ જીવતા કૃષ્ણ કોણ ના પાડે છે ભાઈ જીવતા લાલા છે ના ક્યાં પાડે છે પણ એને શીખવાડો ને ભજન ભજન છે તમે સાચા નો નરસિંહ મહેતા ખોટો નરસિંહ મહેતા નથી કરતો કુંવરબાઈ ની ચિંતા નથી કરતો જોતા નથી કે કઈ પરંપરાની વાત છે આપડે શું વાત કરીએ છીએ તમે કોને ધ્રુપ પ્રહલાદ નારદ સુખ શનકારી બધા ખોટા પાડી બેઠા છો એટલે પછી સમજતા નથી વિરોધ કઈ નથી બાળકોનો વિરોધ નથી કોર્ટમાં જાઓ છો તમે જજ છો તમે ઓપરેશન થયે ત્યારે કેમ નાના છોકરાને તેડીને હા હા હા કરતા નથી રાખો ને બાલકૃષ્ણ જ છે ત્યાં તમને બધા સ્યાસ આવી જાય છે આમાં અવરોધ કરે છોકરો અહીં ઓપરેશન કરીએ છીએ એમાં તમે બીજાનું કરો છો પૂજા કરો છો ત્યારે તમે તમારું ઓપરેશન કરો છો એમાં આ બધો અવરોધ છે બસ એટલે ભૌતિકતામાં બધાને તરત આમાં સેટિંગ થઈ જાય છે આમાં જ નથી આવતું કારણ કે જોઈતું નથી એક દ્રશ્ય જોઈતું નથી અને જોઈએ તો મફત ના જોઈએ છે કઈ કર્યા વગર મળી જાતો તંબુરો મળે એમ બધાને ખોટા ઉઠા ભણાવે છે આવું જયારે ક્યારે કઈ સાંભળીએ ત્યારે એમ લાગે કે વ્યાસ ની ગાદી ઉપર બેસી બેસીને સસ્તા કલ્યાણ કરી દેવાય તો વ્યાસ વાલ્મી બધા આપઘાત કરવા પડે આમ કલ્યાણ થતા હોય છે મરી ગયા બધા પીપલ બ્યા પીપલના પાંદડા ખાઈ ને ઘાસપાલો ખાય ખાઈ ને મરી ગયા અને આ બધા એમને હાંકી જ મૂક્યું છે હા કે વ્યાસપીઠ ની કઈ ઈજ્જત હોય આ રામ રામ કરો એટલે સમજતા નથી આવડતું સુખ શું છે સુખ હકીકત આ છે જેને કઈ જોઈતું નથી ચાહ ગઈ ચિંતા મીઠી મનવા બેપરવા જેની જીશે કચ્છ ને ચાહી હોતો શાહન કાર તમને તમારું બૈરું ત્યાં સુધી દબાવે તમે બૈરા ને ત્યાં સુધી દબાવો અથવા બૈરાથી તમે દબાવો કે બૈરું તમારાથી દબાય ત્યાં સુધી જ્યાં સુધી અરસ્પર કઈક અપેક્ષા હોય કઈ જોઈતું જ ન હોય તો શીંગડે ખાંડો પૂછડે બાઈ પણ તૃષ્ણા એ જ દુઃખ છે પણ એ ન સમજાય ને શું કઈ ઈચ્છા રાખવી જ નહી તો પ્રગતિ કેમ થાય પ્રોગ્રેસ કેમ થાય ઈચ્છાઓ મૂકી દઈએ તો તો બધી વાત છે પ્રોગ્રેસ કરવો હોય આ તો એવું છે રોટલો ખાવો બેડું હોય તો એક ગલો ચડાવી દે એક ગોફ આમ ચડાવી પણ આવડવું એટલે સુખની વ્યાખ્યા એ સેન્સ છે આનંદના સ્વરૂપમાં છે કે જ્યાં કોઈ વિરોધ પછી રહેતો નથી કંઈક હોય ઈચ્છા તો દુઃખ છે અને એવી આ ભગવત ચરણ નો રસ પામે ત્યારે જ એ સુખને જીવ પામે છે એટલે એ જેને સ્વાદ આવ્યો એને પછી આ બધું છે એમાં લાગવાનું જ છે કે આમાં લેશ માત્ર પણ સુખ નથી તમે પેંડો ખાઈ જાઓ પછી ચાય ગમે પીવો મોડી જ લાગે મેં પીતી નથી પણ કઉ છું પણ એમ જ લાગે ને પેલા મેસુદનો ટુકડો ખાઈ જાઓ અને પછી ચાય પીવો ખાંડ ઓછી ઓછી નથી તમે વધારે લઈ ગયા પેલા સાચું સાચું બોલું એમ આ ચરણ ને લાગે ટુકડો ખાઈ લીધો અને પછી ગમે તેવું ચખાવો કે મોડું છે મોડું છે મોડું છે એ વાત સંદર્ભમાં એમ કે છે કે ધનમાં લેશ માત્ર પણ સુખ નથી संसारे मन सुख बीज रीते व्यवहारिक दृष्टि व्यवहारिक दृष्टि पैसा जरूरी है स्वीकार भाग्य लोग पैसा मज बध सुख देखाय बहुत सरस पैसा मधुज सुख पैसों बधुजा पैसा बी प्रकार प्रश्नों समाधान देखाय પૈસો હોય તો બધું જ કરી શકે ગમે તેમ આમ તેમ આમ તેમ કરીને આપડે જે રસ્તા કાઢવા હોય પૈસો હોય તો નીકળે હકીકતે એવું છે પૈસાથી કઈ બધા સમાધાન થઈ જાય છે પૈસાથી જ બધું કઈ સુખ મળી જાય છે ઘણા લોકો એમ નથી કેતા કે આઈ એગ્રી મની કેન નોટ બાય હેપીનેસ પૈસો સુખ ખરીદી શકતો ગાદલા ગોદડા ખરીદી શકે ગાડીઓ ખરીદી શકે બધું ખરીદી શકે ચીજ વસ્તુઓ ખરીદી શકે પણ સુખ નામનો પદાર્થ મની કેન નોટ બાય એ હેપીનેસને ખરીદી શકે નહીં આઈ એગ્રી બટ ઇટ ઇઝ બેટર ટુ સી ટેન્ડ ક્રાય ઇન અ બીએમડબ્લ્યુ કાર દેન ઓન અ ફૂટપાથ બીએમડબલ્યુ કારને પછી રડવું એ વધારે સારું છે શેના કરતા ફૂટપાથ ઉપર બેસીને રડવું એના કરતા આવી એક વિચારધારા મોટે ભાગે છે કે ભાઈ ફૂટપાથ ઉપર બેસી બેસીને રડવું એના કરતા બીએમડબલ્યુ કાર એર કન્ડિશન ચાલુ કરી અંદર પછી રડીએ એ વધારે એમ કે કમ્ફર્ટેબલ લાગે છે સાચું ને આ એક બહુ વિચારધારા છે પણ ભાઈ એની પોતાની વિચારધારા છે મોસ્ટ ઓફ આવું જ વિચારતા હોય છે કારણ કે રોડ ઉપર આવી સરસ મર્સિડીઝ કારમાં રોડમાં બેઠા બેઠા એર કન્ડિશન ચાલુ હોય એસી ચાલુ અને જે રડે કેવું લાગે એને એમાં ફેસિલિટી દેખાય છે કમ્ફર્ટેબલ દેખાય છે પણ હકીકતે ભાઈ રોડ ઉપર ફૂટપાથ ઉપર રડવું વધારે સારું છે એસી બીએમ કે મર્સિડીઝ કાર અંદર બેસીને રડવું એના કરતા ફૂટપાથ ઉપર રડવું વધારે સારું છે એટલા માટે કે તમે રડતા હો કે હું રડતો હો તો કોઈ આવીને પીઠ ઉપર હાથ ફેરવનારો આવેલો એનો બાપ આવે કોણ આવે ગાડીમાં એકલો એકલો હિજરાય બોલો ક્યાં રડવું સારું કોઈ દુઃખમાં ભાગીદાર થાય ભાઈ આટલું બધું ના રડો તમારે હશે ચાલો કરી દેસુ ગમે તેમ કરીને કોઈ પાંચ જણા મદદ કરે મદદ ના કરે કાંઈ ની બથમાં ગાલી બેઠે માથે હાથ ફેરવે આસુલું છે એ કઈ ઓછું છે કેટલા મિત્રો છે આંગળી ને ટેરવે ગણવા જેવા નથી પણ આંખમાં આંસુ આવે ત્યારે તમારા આંસુ લૂછવા માટે કેટલા હાથ લંબાઈ છે એમાં આપણી સમૃદ્ધિ છે કે કેટલા આંખુ આંસુ લૂછવા માટે આવે છે એટલે ફૂટપાથ ઉપર બેસીને રડવું વધારે સારું છે સહાનુભૂતિ આશ્વાસન આ મળી શકે છે અને એક વાત તો નક્કી કે બીએમડબ્લ્યુ કાર ફેસિલિટી ઘણી મળી સંપત્તિ હશે ને ત્યારે જેવી કાર લાવી હોય છે ને ભૂખડી બારસ તો લાવી ના શકે તો એટલો પૈસો હોવા છતાં એને સમાધાન મળ્યું ફરક શું પડ્યો ભલા મને આના હપ્તા ભરવાના એ જ ને કેટલાક ગણું દુઃખ વધી ગયું આ સમજસમજ ની ભેદ છે એટલે એ તો નક્કી છે કે પૈસો આવી જાય એટલે બધી પ્રકારના સુખ આવી જાય છે એવું નથી હા ખાવાનું મળી જાય તો પૈસો હોય આ અમિતાભ બચ્ચન હોય પછી અનિલ હોય મુકેશ અંબાણી હોય બધા મળે એને કાંઈક એવા દરદ હશે ને જે કવર નહીં થતા હોય રિકવર નહીં થતા હોય રોજ દવાના ડોઝ હે નહી થાય શું કરવા પૈસા બધા સમાધાન આપી દે લ્યો આપી દો લ્યો બે માણસ ઝઘડો જ્યો હોય લ્યો સમાધાન આપી દે પૈસો प्रॉब्लेम पैसो समाधान बदू नहीं बध पैसा थी थी जाए ये जो साजो हम मजा एम मान जो पैसा पाचड़ पड़े एव छेवटे पैसों रे बीजू कहीं रहू નથી કુટુંબના કોઈ રહેતા નથી મિત્રો રહેતા નથી બીજા કોઈ સહાનુભૂતિ વાળા કોઈ સભ્યો રહેતા કંઈ રહેતું નથી પોતાનું શરીર પણ એટલું પૈસા પાછળ રાત દિવસે એવી રીતે પડ્યો એટલે શરીર એ ધોવાઈ જાય એટલે ન શરીર રહે ન મિત્રો રહે ન કુટુંબ કબીલા રહે ન કોઈ સારા સંબંધો ન કઈ ઉષ્મા ન કાંઈ કોઈ કાંઈ ના કેવળ પૈસો રહે બીજું કશું એની પાસે હોય નહીં અને ત્યારે એને પાછો સમજાય છે પૈસામાં લેશ માત્ર સુખ નથી આવી ગયો ત્યાં પૂછો કેમ છે પૈસામાં લઈશ માત્ર સુખ નથી માઇકલ જેક્સન ને કોઈ પૂછે કે પૈસા સુખ જરાય સુખ નથી શંકરાચાર્ય ભાષા જ બોલે છે જુદી રીતે બોલે છે આમ આ ફકીર થઈને બોલે છે અને ઓઈ જુદી રીતે બોલે છે પણ બોલે છે તો બી સરખી જ વાણી કે પૈસા લેશ માત્ર સુખ નથી સાચું છે ને પૈસામાં એમ સુખ છે ભાષે જ અને ભાસ એટલે આખી દુનિયા ભાષે છે ભાસ જ છે ને બધું આ ભાષે જ છે બધું શું દેખાય છે બધું અને બીજી વાત જે આપણે કરી હતી કે ભાઈ પૈસો જેમ વધારે મળશે એમ વધારે સુખી થઈશ એવું જે માનવું એ ખોટી બાબત છે એને શાસ્ત્રો સંતોષ સમજાવે છે શંકરાચાર્ય એમ કહે છે અને એ બધાને મનમાં ગ્રંથિ જ પડી ગઈ છે કે જેમ જેમ વધારે પૈસો મળશે એમ એમ વધારે સુખી થઈશ બસ એ ટ્રેક ઉપર આપણે વાત આગળ પ્રવચનમાં લીધેલી ત્યાંથી આપણે જોડી દઈએ તો પૈસો વધારે જેમ જેમ આવે છે એમ સુખ વધારે આવતું નથી पैसा घनी प्रकार दुख आमा पहलू दुख अपने ए विचार्य चिंता आए लोकल टैक्स एक्स्ट्रा आए <laughs> लियो ते कहीं तस्तु लियो तरह लोकल टैक्स एक्स्ट्रा लगे न एम पैसा न बंडल आए पेटी आए खरी पर लॉकल टैक्स एक्स्ट्रा एम के चार्ज लगे पेलो चार्ज चिंता नू? પૈસાને મે કમાવાની ચિંતા સાચવાની ચિંતા વપરાઈ ન જાય એની ચિંતા રખેવાળી કેમ કરવી આ બધી ચિંતા પહેલી બાબત એમાં આપણે પૈસા સાચવાની સારામાં રીત ઉપાય પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન એ કે ભગવાનને પોતાના ધંધામાં ધર્મ પેલા અર્થમાં પૈસામાં પાર્ટનર બનાવવા મતલબ કે ભગવાન દશાંશ ભાગ અર્પણ કરી દેવો ભગવાન પાર્ટનર થાય એટલે આપોઆપ આપણી સંપત્તિને એ સાચવે કારણ કે એને જોઈએ છે દસમો ભાગ જોઈતા નથી ભાવથી સ્વીકારે છે કાંઈ ભગવાનને શું છે કાંઈ એને શું પૈસાને શું કરવા છો જો એટલે પરમ સુખી છે એને કઈ જોઈતું હોય ને તો ભગવાન દુઃખી થઈ જાય કઈ જોઈતું હોય તો દુખી થઈ જાય ભગવાન એટલે જ ભગવાન છે કે જેને કંઈ જોઈતું નથી પણ આપણે ભાવથી જયારે પૈસામાં વ્યવહારમાં એના દસ ટકા ઉદાર કે નેવું ટકા આપણને આપી દઈએ છીએ છતાંય દસ ટકામાં આપણે કંજુસે કરીએ એવી વાત છે અને દુઃખી થાય અને સુરા બાપુની આપણે વાત પ્રસંગ જોયેલો કે એમણે ભગવાનને ભાગીદાર બનાવ્યા એટલે એના પૈસાની ચિંતા એને નહોતી બસ હવે ત્યાંથી બીજી સરસ મજા ને કારણ કે સુરાબાપુ થઈ ગયા બસો વર્ષ થઈ ગયા પણ તમને હાલ થોડા વર્ષો પહેલાની વાત કરું કદાચ આ વાતના સાક્ષી આપણી સભામાં પણ એકાદ જણા બેઠા હશે જુનાગઢમાં ફોરેસ્ટ ખાતામાં ફોરેસ્ટ અધિકારી તરીકે ઓજા સાહેબ હતા बहु सारा सत्संगारायण भगवान अन्य भक्त आग्सो सीतेर पंचोतेरत घरों थी गया तरह एमनो पगार हजार रूपया तो त्यारे त्यारे त्यारे त्यारे हजार है तरह बहु कर दायका में सीमेंट थैली सात आठ रूपया मलती तेरे हजार रूपयानी आज त्र सौ आसपास कहीं हे सीमेंट एक थैली પૂરી આવે ત આવે સ્વામીનારાયણ મંદિર રાધારમન દેવ ને અર્પણ કરી દશાશ ઠાકોરજી નો જ છે અને પાછું અધિકારી હોવા છતાં જંગલ ખાતામાં કઈ ખોટું કરીને પૈસો કમાઈ નઈ નહીત્ર ઘણું કરી શકે એક પૈસો હરામનો નહીં બસ નવસો રૂપિયામાં પાછો દાન દક્ષિણા કરવાનું જુદું એટલે આપી દીધો ઘણા તો દસાંશ માંથી ભગવાન મુસ્લિમોનું જકાત અને ખેરાત અને જકાત એ બે શબ્દ અલગ છે જકાત એટલે દશાંશ વિશે એ આપવાનો છે આપી દો અને ખેરાત પછી દાન તમારી મરજી છે એ નવસો રૂપિયામાં જ કરો નેવું જે છે ને એમાંથી તમે ખેરાત કરો દાન આપો આ તો આ તો શું છે ભાગવતની કથા હાલતી નંદ ઘેરાનંદ ના ભયો જાય કે લાલ કઈ નંદ ઘેરાનંદ પેપર મેન ઉડાડે સાકર ઉડાડે ને કોઈ હળદર ઉડાડે એક જણો માળો ઊંચો ઊંચો કૂદતો જાય પોથી ઉપાડી પાડકી એટલે પોથી ઉપર થી લઈ લે ઉડાડે બોલો મહારાજ ને કઈ ખબર નહીં પોથી વાળા મહારાજ ને બોલે એટ ક્યાં મોટા દાતા પણ તારું તારું ઉડાડે છે આમદામ એ ઠાકોરજીનો જે ભાગ છે એમાંથી કઈ ખેરાજ કરવાની જરૂર નથી કરાય નહી પછી જે હજારમાંથી સો રૂપિયાને શ્રીજી ભગવાન સ્વામિનારાયણ ભગવાનને આપી દે અને પછી નવસો રૂપિયા વધે એમાંથી તન દક્ષિણા એ બધું એનું બધું કરે અને વ્યવહાર ચલાવે પરમ સુખી ખોટું આવે નહી હવે વાત જુઓ તમે એ જ્યાં રહેતા હતા એની બાજુમાં જ એનસી કેમ જે ચલાવતું એનો ડોગરો એટલે એનો બધે પરેડ કરાવવા વાળો એનો પણ ક્વાર્ટર એ ડોગરો હવાર ઉઠ્યો એના ઘરમાં પાછળનું બાહણું તોડીને ચોર ઘૂસેલા તે એલ્યુમિનિયમ ના ત્યારે પિત્તળ ત્રાંબા અને એલ્યુમિનિયમ ત્રણ ધાતુ વાસણો મળતા સ્ટીલ ત્યારે જોવાનું હતું જ નહી હા સોના ચાંદી મળતા પણ એ જેને ત્યાં હોય એ એ ડોગરાના ઘરમાંથી એનસી પરેડ નો જે પરેડ કરવા વાળો હતો ઘરમાંથી એલ્યુમિન્યુ ના તપેલા હોય તો એ લઈ જ ગયા હોય પણ એલ્યુમિન્યુમ વાસણ હતા ની પાછળ બીજું હતું ને એ લઈ ગયા એલ્યુમિન્યુ વાસણ એ ઢબકારી ગયા ચોર બધું ગુહડી લઈ ગયા એટલે સવારે ઉઠો ઉનાળા ને ટાઈમ બાર સુ તો આ બધા પહેલવાન જેવા હોય ઊંઘી જાય પછી એને કઈ ખબર પડે નહીં દેહ ના ભાન સવારે જાગ્યો જોયું ત્યાં પાછળ બાણું તૂટી ગયેલું એલ્યુમિનિયમ વાસણ હતા એ રોકડ હોય છે તરત પોલીસ કર્યો ને પોલીસ તો દોડતી આવી તપાસ એ જ્યાં એના ઢોગરા તપાસ કરવા આવ્યા ત્યાં બાજુના જ રૂમમાં બાજુ નો જે પાટર્સ હતું સારું એમાં ઓછા સાહેબ વન અધિકારી એનું બારણું તોડેલું ચોરી ગયું પોલીસપુર બાજુ છે આખો પરિવાર ગયો છે સાહેબ નું ઘર સાફ કરોડી નાખ્યું એટલે એક તાળું મારી દીધું પોલીસો અને ત્યાં બે પોલીસ દીધા અધિકારી છે મોટા સાહેબ ને ફોન કર્યો ત્યાં સાહેબ સિદ્ધપુર હતા ઓજા સાહેબ કે સાહેબ તમારે આવી રીતે બાણું ડોગરાનું તોડીને તો બધું ઉપાડી ગયા છે તમારું બાણું તોડી નાખ્યું છે પણ અત્યારે અમે બંધ કરી બીજું તાળું લાવીને અમે પોલીસ બેસાડી છે એટલે તમે જલ્દી આવો તો જલ્દી હવાય એમ નથી આ વ્યવહારિક પ્રસંગ છે લગ્નનો પ્રસંગ હોય હા હોય મારે તો રહેવું જ પડે અને બે દિવસ તો મારે લાગશે પણ આવી રીતે લૂંટ થઈ છે ના લૂંટ થાય જ નહીં ઓજા સાહેબનો જવાબ જુઓ તમે સિદ્ધપુર બેઠો છે ભગવાન સ્વામિનારાયણ વિશ્વાસ દેખો જે વાત છે ઉધાર વાત નથી કરતા મારું કઈ જાય નહીં અરે પણ સાહેબ તૂટી ગયું છે ઘર એટલે ત્યાંથી એલ્યુમિનિયમ ના વાસણો ઉપાડી ગયા છે હા ભલે એના ઉપાડી ગયા છે મારું જાય નહીં અને જાય મારું ન હોય અરે પણ સાહેબ કેમ કેમ શું હું દેવનો દશાંશ ચોખ્ખો કાઢું છું અને મારા ઘરમાં અનીતિની કે રાતીની કાળી કે ધોળી કે પીળી એ કઈ નથી અને ચોખ્ખો દેવનો હિસ્સો આપી દઉં છું એટલે મારું જાય નહીં અને જાય મારું હોય જ નહીં એ ગમે કોક મૂકી ગયો હોય થાપણ તરીકે એનું હોય ગયું ભલે મારું ના જાય કેટલો કોન્ફિડન્સ છે અને ખરેખર બે દિવસ પછી નિરાય આવ્યા પોલીસ ની ખોલ્યું અંદર ગયા હકીકત એને ત્યાં ઠાકોરજી ને સારી રીતે કરનારા હોય ચાંદી થાળી વાટક્યા એવું બધું પિત્તળના સુખી હોય એટલે ત્રાંબાના બેડા ને એવું બધું હોય ત્રણસો તો ઓછી રોકડ મૂકીને ગયા તા એમનું ને કાંઈ ડોગરો બાજુ છે ડોગર અંદર લૂટી ગયા આ ધ્યાન રાખવાનું ત્રણસો રૂપિયા પડ્યા હતા બીજી ઘણી બધી વસ્તુ સોના ચાંદીના ઘરેણા એ બધા એના કબાટના હતા પીડાતા બધું અંદર જઈને ખોલ્યું તો ચોર અંદર પેલા ત્યાં ગયેલા તો ચાંદીના વાસણો ને ઠેબે ચડાવતા ગયા પિત્તલના વાસણો ઠેબે ચડાવતા ગયા ઓ જે બિસ્તરો પાત્રેલો ઓછી કે ત્રણસો રૂપિયા પીડા એ બિસ્તરા માં કઈ એમ માની બિસ્તરા ઊંધા વળા કરી નાખ્યા ઓલા રૂપિયા હાથમાં નું આવ્યા ઓલા તિજોરી ખોલી સામે હડફા ખોલ્યા છે એમાં ઘરેણા પીડા છે એ બધું આમને દેખાય પણ મારા વાલા એ શું કર્યું ધબો નમા કઈ દેખાય જ નહીં ચાંદીના થાળી વાટક્યા પિત્તળના વાસણોના થપ્પા લાગ્યા છે ત્રણસો રૂપિયા ઓછી રોકડા પીડા છે બેડા બધું વાસણો પીડા છે બીજી બધી વસ્તુઓ પડી છે ઓયલા ગાદલા કરી નાખે બધું આમ કરી નાખે થાળીઓ ઠેબે ભટકે છતાં એને તો ઠીકરા જ દેખાય લ્યો બોલો પાર્ટનર શું કરી શકે છે તમ જો ભગવાન પાર્ટનર બને તો શું કરવું કઈ ચોર ને દેખાયું નહીં જ લીધું એલ્યુમિનિયમ ઓજા સાહેબે કીધું લ્યો છે આમાં ગયું છે કઈ કારણ કે મારું હોય જાય નહીં અને જાય મારું ના કારણ કે મેં ચોખ્ખો મારી પાસે કમાઈ પૈસો છે અને દશાંશ વિશાંત ચોખ્ખો દેવને આપું છું આ એનો ઉપાય છે અર્થવ્યવસ્થાનો બધાને ગળે ના ઉતરે છે હકીકત હમ બીજી એક પ્રમાણભૂત વાત કહું સાંભળવી છે ને સાંભળવી છે તો હું અક્ષરાનંદ બ્રહ્મચારી આ વાત લખી છે આપણે સિદ્ધાનંદ સ્વામી આધાર સ્વામી કે જેમણે હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો બહુ મોટો ગ્રંથ આખો કાવ્યાત્મક છે પણ એનું ગુજરાતી વર્જન કરી અને હરિકેશોર શાસ્ત્રીજીએ પાંચ ભાગમાં બહાર પાડ્યું છે બહુ જ સરસ એવું મધુર સરસ એનો રસ અને લય જાળવીને ભાષાંતર કરવું નહીં કઠણ હોય છે ભાવ જાળવો ને એ સરસ ભાષાંતર અને ચરિત્રો વાંચીએ રાજકોટની અંદર બચુ બાપા છે કઈક એસી હરિચરિત્રામો સાગર ના પાઠ બસ એ જ વાંચવાનું એજ વાંચવા રસ આવે જાય તમે જોવો મજા ઉપદેશ ઉપદેશ અને ભગવાન ને એ ડે ટુ ડે એવી સરસ લીલાઓના આલેખન આધાર સ્વામી કર્યું છે मुक्तानंद स्वामी शिष्य लाठीदड़ पधारेला तेरे खस गाम बगड़ गोती मवजी शेठ आठिया स्वामी पास मल्वा लाठीदड़ आया को आधारानंद स्वामी दंडवत कह बैठा मोटा वाटकी जेवड़ा थी गेला एट पे स्वामी पूछू केठियामांप बहु पैसा વ્યવહાર માવતર કેમ હલાવો કઈક દયા કરો તો કઈક સારું થાય સ્વામી દયા આવી ગઈ સ્વામી કે જોવો છે એમ કરો રૂનો વેપાર કરો રૂ નો રૂ વેપાર કરો હે સ્વામી કેમ વેપાર થાય મારા વાલા કાવડિયા જોઈ કાવડિયા હોય તો દુઃખી હુકમ હોય કઈ છે નહી વેપાર કેમ કરવો રૂનો વેપાર કપાસ વેપાર કેમ એવું છે હાલો હું બોટાદ ભગા શેઠ આપડા હરિભગત આગેવાન સત્સંગમાં એને ચિઠ્ઠી લખી દો બસ તમને ત્રણે બબી હજાર રૂપિયા આપે એ જમાને બબી હજાર રૂપિયા પાંચ રૂપિયા આપે તો બહુ કેવાય સાચે પાંચ રૂપિયા આપે તો બહુ કેવાય બબી હજાર તમને આપે તમે કપાસ વેપાર કરો જાઓ બસ શ્રીજી ભગવાન શ્રીજી સારું કરે જા ચીઠી લખી દીધી બોટાદ ગયા ભગા છેઠે ત્રણેય ને બબી હજાર રૂપિયા આપ્યા લઈને ઘરે આવ્યા રૂનો વેપાર કર્યો એ જ વર્ષમાં લાખો માં ગણી લો આજની રીતે એક જ વર્ષમાં ક્યાં પહોંચી ગયા સોળ રૂપિયા કમાણું એક જણો આવ્યા હરખાતા પછી સ્વામી પાસે હવે ગઢપુર છે સ્વામી આવીને દણવત કર્યા પેલા આવ્યા તા કેરોસીન થઈ ગયું થઈ રહ્યું હોય એવા દીવા જેવા હતા રિઝર્વમાં હોય એવું અને હવે કાંઈ ખાધા પીધા વગેરે મોટા થઈ જાય છે ને શેર બજાર ઊંચા આવી જાય તો સ્વામી મેડમ ધનવાદ કરવા બે કરવા રાખો છે રાખો હા બા દયા થઈ સ્વામી સોળસો અમે ત્રણેય કમાના છીએ બહુ સારી સારું લે જો શેઠિયા મહારાજે આપ્યું બબ્બે હજાર આપણે ભગા શેઠ પાછીથી લાવ્યા છે એ આપણે આપી દેવાના કાન પકડી વાત સ્વામી એને આપ્યા આપણને બબે હજાર આપી દેવાના બબી હજાર શેઠને ભગા શેઠને બોટાદ આપ્યા હતા બરાબર કાન પકડી વાત સ્વામી પછી કે સ્વામી જો શેઠિયાઓ હવે વૈદ્યા કેટલા ચૌદ હા એમાં જયારે મેં તમને આ બધું કીધેલું કપાસનો વેપાર કરજો ત્યારે મેં તમને કીધું શું હા હા હા હું કીધું કે તમે ધર્માદો ચોખ્ખો કાઢજો ગોપીનાથજી મહારાજનો હું તમને બે અપાવું વેપાર કરજો પ્રભુ આપશે પણ ધર્માદો ચોખ્ખો આપણે દેવને આપવાનો હા હા તો સામે તમે કીધું એ બરાબર યાદ છે હા તો બે હજાર બ બે મહારાજ ધર્માદા પેટે આપી હવે કેટલા વાધ્યા બાર હજાર વધ્યા દસ હજાર છે ને માટલા દસ દસ હજાર ત્રણે દાટી દો કેટલા વધ્યા બે હજાર ને હવે એમાંથી રૂનો વેપાર કરતા નહીં હવે અનાજ કરિયાણાનો કરો એટલે પેલા છેઠિયા એક બજાર બે ક્યાં કમળ ફરે છે આ બધું તમે જોજો કેમ થાય છે સ્વામી મા બાપ ભગાસ વટ ના બાર રૂપિયા કાન પકડી વાત આપી દેવાનું હા તો બરાબર છે અને સામી કે ધર્માદા એમાં સામે જોવો શું આપણે લીધા તા હા એમાંથી એટલે આપણે અમારો એવો વિચાર છે કે ધર્માદો હવે આપણે આમાં જે કમાયે એમાંથી આપડે ધર્માદો વધારે વધારે કરતા જાય કારણ કે બે હાજર ભગાસઠ રોક્યા તો સોળ હજાર કમાણા તો અત્યારે બે હાજર માનાકમ તમે ગણો છો તો કેટલા થાય પછી એટલે અત્યારે બગાસ બે હજાર આપી દીધા એટલે મૂડી નું જે ગણો છે દસ હજાર જી સ્વામી ને દયા છે દસ દાટી મેલો અને બે નો અનાજ કરીને વેપાર કરો એમાં સ્વામી એવું છે પૈસા દાટ્યા થી હું ફાયદો ફરે તો બમણા થાય હે સામી પૈસો ફરે એમ બમણો થાય એમ હાર તો રૂનો વેપાર કરતા નહી કરિયાણો કરજો પછી એમાં સ્વામી એવું છે ને અમને વાણિયાઓને વધારે વેપારમાં ખબર પડે કયો વેપાર ક્યારે કરવો એ અમને વધારે ખબર પડે એટલે એનો અર્થ શું છે તમને ખબર પડે એટલું બોલ્યા નઈ અધ્યાર કાઉસમાં હારું તમારી રીતે રળી ખાઈ જાવ છતાંય હું તો કઉ છું દસ દાટી મેટો બે હજાર નું કરો અને બે હાજર ગોપીનાથજી ને આપી દો હા એ સ્વામી આપડે તો શું છે હવે આમાંથી જે આવીએ અને અમારી રીતે અમે વેપાર શું અને એ સુખેથી બધું પછી આપણે દેવ માટે જ કરવું છે સારું સારું અમને કઈ ખબર ન પડે માથે આપી દીધા ચૌદ ચૌદ હજાર રોક્યા ડાયટાય નહી દેવ વાત કરી મૂળ પેલા કે આપજો ધર્મા દો નહી જો પાર્ટનર ને નાખ્યો રાખ્યો ને પાછો ખેંચવી નાખ્યો રખાયો તો પાર્ટનર કાઢી લાગ્યા ઘણા એવા ઓળવી નથી આવું એટલે ચૌદ હજાર ધંધામાં રોક્યા પણ શેમાં અનાજનું કરિયાણ ન કર્યું ઋણ કર્યું કપાસનું જ કર્યું હવે સ્વામીએ કીધું કે કરતા નહીં તને હવે સ્વાભાવિક છે ને એમ જ લાગે ને કે સ્વામીની એમાં શું ખબર પડે એ તો સ્વાભાવિક સીધી વાત છે સાધુ બાબા શું ખબર પડે વેપાર કપાસ નો કરવો કરિયાણા કરવો સીધી વાત તો છે એટલે ઓયલા ને લાગે એટલે રૂ કપાસનો તો વેપાર ના કર્યો એટલે કરિયાણા કર્યો જ નહીં રૂ કપાસનો વેપાર કર્યો પણ એમાં એટલો બધો ખરીદ્યો અને પાછો એમાં સટો ખીલ્યા ગયું તે ચૌદ તો ડૂબી ગયા ઉપર દસ નું કરજ થઈ ગયું દસ રૂપિયા એ જમાના ચૌદ તો વ્યાઈ ગયા મૂળગી મૂડી ગોળ ગોફણ બે ગઈ પણ દસ હજાર દસ દસ હજારના ત્રણેય જણા ડૂબ્યા ઘરેથી બહાર નીકળી શકાય નહીં એવી પરિસ્થિતિ આવી ઘર ખોરડા મૂકીને બૈરા છોકરાને લઈને રાતોરાત ક્યાં મુલક મૂકીને ભાગી ગયા એ તે દિન ઘડીને આજનો દિ પત્તો નથી ફાયદો કાઢ્યો શું થઈ ગયું દશાંશ વિશાંશ ઓળવી દેવનું ગણાય હોય કે આટલો આમ થાય ફાયદો કરી દે ના એમ ફાયદો થતો નથી એટલે પાર્ટનર બનાવે તો પૈસો સાચવાની ચિંતા ઠાકોરજીની વધારવાની પણ ચિંતા ઠાકોરજીની કેમ ખર્ચ એની ચિંતા ઠાકોરજી પૈસો આવે સાથે ચિંતા આવે પણ ચિંતાનો આ સમાધાન ઠાકોરજીને માટે પાર્ટનરશીપ રહે પૈસો આવે એની સાથે બીજું સુખ નહીં શું દુઃખ આવે જો બસ બીજું દુઃખ પૈસો આવે એટલે અનિદ્રા આવે ઊંઘ ન આવે જેમ જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે પૂછજો પૈસા જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે શ્વાન નિદ્રા થઈ જાય ફડકે આવે ફડકે જાય ફડકે આવે ફડકે જાય ફડકે ફડકે હા એમ આપડી જેમ ઘાટી આવી ટોંટો પાકી ગયા ગોદડું ખેંચી જાય તો ભાન સુતા હોય તમે જોવો પેલા કુતરા હોઈ ગયા હોય તો ખબર ન હોય એમ ગામડા સુતા હોય વેલા કુતરા એ શિયાળા લાભ લઈ લે પણ ખબર ના હોય અમારે જાગે કે હિત મળી કર્યું એમ પેલા જેમ જેમ પૈસો વધે એને એવી ઊંઘ નસીબમાં હોય ના જેમ પૈસો વધે એમ ઊંઘ ઊંઘ ઘટે ઊંઘ ઘટે કારણ કે પેલી ચિંતા તો સાચવવાની થાય છેઠ દુકાન બેઠેલા એમાં એક જણો આવ્યો આડાવળી વાત કરીને ગોળ નો ભાવ શું ખજૂર નો ભાવ શું ને ખાંડ નો ભાવ શું ને એવું બધું વાતો છે તો કરીને પછી શેઠ ને કે તમે હુવો ક્યાં હવે ઈ જમાના ના વાણ વેપાર કરતા ખાધેલો હોય મતીનો ચશ્મા ને આમ કરીને ઓયલા સામે આમ જોયું ગ્રાહક હોય ને હુવો ક્યાંય પૂછે નહીં એ રાઈતે હાથ મારવા વાળો જ હોય સુધી બેઠો ક્યારેક ના પણ શું ઊભો થઈને વિયોગ્યો પણ હું ગાવે અકબર અને બિલબર ફરવા નીકળ્યા હતા સાંજનો સમય હતો એમાં ભિખારી આમ બેઠેલો એ ઠર ઠર ઠર થાય ને પડેલો કપડા નહીં અર્ધ હાદ બેહાલ દશા એટલે બેહાલ બેચારા કોઈ દિયા જાય બિરબલ કે એને કાંઈ જરૂર નથી અરે બિરબલ એવું ન હોય એને આપો તમારી મરજી હું તો કઉ છું એને કાંઈ આપવાની જરૂર નથી છે બરાબર છે એને ના ના ના સુખી હોવે ને કુછ દિયા જાય સારું કુછ દિયો આપકો જો દા ના હોય દિયો આ ગળામાંથી સોનાનો હાર કાઢીને અકબર નો હાર કાંઈ તેવો હોય ભાઈ માપ હાર હોય કાઢીને સોનાનો હાર પેલા ભેખારી ને આપ્યો અને બીરબલ નીકળી ગયા સવાર થયું બીઠ્યા કચેરી ભરાણી ત્યાં પેલો જ માણસ દોડતો આવ્યો જેને હાર આપ્યો હતો ને સોનાનો એ જ દોડતો આવ્યો બીરબલ બેઠો ત્યાં ગીરબલન ખબર જ નથી આવવાનો જ છે હવે આખી રાત ઓલો ગો ક્યાં નાખવું આટલું મોટું એમ થાય રાખો લઈ જા સોના એટલે સોનું ગોલ્ડ અને સોના એટલે સુના ને તો મેરા સોના હેરામ કરી દયા મને કેવાનું મન થાય છે કે એ જમાના ભિખારી પણ આપણા કરતા વધારે સમજદાર હતા कि एकज राइमा समझी गयो अने आप कितने शुक्रवार आज चाले थे कोई समझवा तुम तुम्हारे बोलते रहो हम जो करते वही करेंगे राम मंदिर वही बनाएंगे वही करेंगे ચલો ભિખારી કેવું પડે ને ભાઈ એક જ રાતમાં જાગી ગયો મારો આ લપ રખાય જ નહીં સુવું લાખ રૂપિયાની ઘા કરીને વિગત સુતા ઘરે રાતનો ભાગ ભગત કોને કહેવાય જો ભમાયશું ને ભને કાંઈ નહી ભને કાંઈ ની ગ તને કાંઈ નહી કઈ ન હોય એને ભગત કહેવાય હવે અત્યારે બધાને ભગત થઈ જવું છે અને બે જોઈએ છે ભગવાન બઉ દયાળુ છે એ આપે છે પાર્ટનર બનાવો એવો ભગત નગત ભગત સુતા એમાં રાતે ચોર આવ્યો એને જોયું તો એક જ છે રિવોલ્વર કાઢ્યો ભગત હવે તાકીન કે ભગત ને ભગત જાગી ગયા અરે ભગત જાગતા જ હોય ભજન કરતા બધું એટલે રિવોલ્વર તાકીન કે સોના કહ હે બતા ભગત કે આખું ઘર ખાલી છે જહા સોના હોય સો ગોલ્ડ નું સોનું સુવર્ણ ક્યાં છે આખું ઘર ખાલી છે જહા સોના હે સો એને છે ચિંતા કઈ જેને હોય એને ઊંઘ આવે पैसो आया तो भाई तेचो कहो ऊटे वाऊंडा फोन आए पी ऊ मारी ना कौन कहता है दौलत से हर चीज मिलती है दौलत पैसा कौन कहता है के दौलत से हर चीज मिलती है कोई निंद लादे हम के बिस्तर पर कोई अमना की सो आप रूपया ऊँग नहीं आती क्या एक जन हम किसो बनी गया एक बापा ना पैसो खरो हमें छोकर वे वह आप अरे भाई ते गए ના એમ આ તકલીફ છોકરા શું દેવાનું એટલે મારી પાસે છે પછી મરી જાવ ઉપર તારું જ છે ને હવે કોનજ તમે ક્યારે મરો અને રાહ ન તો એટલે બાપા કે હું મરી જાવ તારું જ છે ને લે તમે કોણ ક્યારે ય મરો કે હે ભાઈ ભાઈ એમ ન ના ના દઈ દો એ ઝપાઝપી થાય ને ઘણું બધું થાય બાપાને ઊંઘ આવે અને ભાઈ આ રિયલ બનેલી ઘટના હું તમને કહું છું બાપાને તો કાંઈ નું થઈ જાય મળે એક રાત બાપાને કીધું બધું બાપા દઈ દો હવે પછી બહુ થાય છો બાપા કે હું તો ને છું બહુ થાય છે આ બધું આ બધું મારું કમાણીનું કરેલું છે હું તારું લઈ લેતો હોય તો ઠીક છે આ બધું મેં મેં ઉભું કર્યું છે તને ભરાય વપરાય મકાન દીધું બધું દઈ દીધું હવે હવે હું આટલું છે શું કર્યું ખબર બાપુ ઘડી ખુ ગયો વીજળીનો શોર્ટ આપ્યો બનેલી ઘટનાઓ ગામ નામઠામ બધું છે મારી પાસે દેવાય નહી પણ ડખો થાય વીજળીનો શોર્ટ આપ્યો શોટ આપ્યો વીજળીનો શોખ તોય બાપા જીવી ગયા હવે પછી બાપા નું ગળું દબાય બાપ ગળો દબાય દીધું પછી તો રિયજ નહીં બાપા મરી ગયા હવે કયા છતું તો થાય જ એટલે પછી દેખાડો કરવા માટે ખાટલામાં ખાટલામાં બાપા ઉપર કેરોસીન ઠલવી દિવાળી થી ખળગાયું અડધું પડતું હળગ્યું આ બધું થઈ ગયું ને અને પછી ડોક્ટર એને લખી આપે કે બાપાએ આત્મહત્યા કરી છે ડેથ સર્ટિફિકેટ આપી દે એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય ડોક્ટરને બોલાવ્યા કે બાપાએ આત્મહત્યા કરી દો કે ડબો હળગી ગયા આત્મહત્યા કરી નાખી ડોક્ટર આવ્યા ડોક્ટર જોયું ભાઈ આ તમે આત્મહત્યાનું કહો છો પણ આમાં ઇલેક્ટ્રિક શોક મારેલો છે અને આ ગળું દબાવેલું છે ડોક્ટર મારો હોય છે કઈ થર્ડ વાળો તમે ઇલેક્ટ્રિક આપ્યો છે ગળું દબાયું છે અને પછી છાંટ્યુંલું છે વાત કરી ડોક્ટરે આ થયું છે ગામના હશે ડોક્ટરે આમાં ગામની અમારી બધા આબરૂ જાય છે મકાન ડખો થાય છે આવવા દે ડોક્ટર સાહેબ એમ કરી પછી બધું માંડી વાળ્યું ભલે દબાઈ ગયું પણ पैसो शु करे ई जु हरी हरि बोलो निष्कुला स्वामी फिंतामढ़ी पैसा दोष वर्ण चे, आख चेप्टर लगे चे। एक सौ सातमु एवं चेप्टर छे चे। वाँचवाज चे। पैसो शु शू करे पैसो आए बहुज એક તો પેલા ઊંઘ ઉડી જાય રાતના બે વાગ્યે એક શેઠ જે એના ફેમિલી ડોક્ટર હા બોલો શેઠ છે સાહેબ મને ઊંઘ નથી આવતી હતી એમ કરો તમે ક્લોનોટ્રિલ પોઇન્ટ ફાઈવ મિલીગ્રામની ગોળી લઈને છો લઈ લીધી ડોક્ટર ક્લોનોટ્રિલ પોઈન્ટ ફાઈવ મિલીગ્રામની ગોળી લઈ લીધી તો હવે એમ કરો નથી આવતી તો ક્લોનોટ્રેલ વન મિલીગ્રામની લઈ લો ડબલ ડોઝ લઈ લો ઊંઘ આવી જશે હે એ મેં લઈ લીધી તો એમ કરો વેલ્યુમ ટેન મિલીગ્રામને દસ મિલીગ્રામની ગોળી વેલ્યુમની લઈ લો તમને ઊંઘ આવી જશે લઈ લીધી ડોક્ટર બે વાગ્યા નથી ઊંઘ આવતી તો હવે એમ કરો તમે નાઈ સરસ ઠંડા પાણીએ અને હલકા ફૂલકા કપડાં પહેરી ઓસરીમાં આંટા મારો અને પથારીમાં પછી પડો તમને નિરાયતે ઊંઘ આવી જાય માથા ઉપર ઠંડો રૂમાલ રાખી દો ડોક્ટર ને નાઈ લીધું આંટા મારી લીધા રૂમાલી ઠંડો અત્યારે માથા ઉપર છે છતાંય મને ઊંઘ આવતી નથી હવે મારે શું કરવું ડોક્ટર કે હવે એટલું જ કરો ફોન મૂકી ગયો મને હોવા જ એટલે મને શું કામ તમે જગાડો છો પૈસો આવે એટલે ઊંઘ આવતી ઘટી જાય હવે એનું એનું સમાધાન સોલ્યુશન શું એક જ ભગવાનને સોંપી દીધું કઈક ડેમેજ થયું હોય દરદ થાય ઊંઘ ન આવે એ સમજી શકાય છે વૃદ્ધાવસ્થા હોય અમુક થાય સમજી શકાય છે કારણો જુદા છે પણ આ જે ચિંતાથી જે આ બધા ઊંઘ નથી આવતા એનું આ ભગવાનને સોંપી દો આપણે રમેશભાઈ વોરા છે ને રંગપુર ના એમના ભાઈ વલ્લભ બાપા એ જયારે જોવા નતા હવે અક્ષરવાસી થઈ ગયા ત્યારે રંગપુર રહેતા મોટી ખેતી કોઈને પૈસા આપ્યા હોય કોઈ વેપાર થયો હોય લાખ સવા લાખ રૂપિયા સાયકલ ઉપર ત્યારે બહુ બીજા વાહનો નહોતા ને એ જૂના જમાના લાખ સવા લાખ રૂપિયા સાયકલ ઉપર થેલી મૂકી અને રંગપુર આવે એ પાછળ કોઈને ખબર પડી ગઈ ખબર પડી જાય લાખ સવા લાખ રૂપિયા કોને ખબર ના પડે હિ તો ચાલ્યા જાય સાયકલ લઈ ભગવાનને સોંપી દો આ વાત શાસ્ત્રો નો સંતોકી ખબર પડી કે મારું પાછળ કઈક છે ખરું એટલે કોણ સાંભળે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગતે એવા એ પરિવાર આખો છે બાલ સ્વામી વખત માં સત્સંગ તેજા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય વિચાર કરે કે હવે આમાં ઉગારો શું એમ હજી એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન મરજી આપણે કઈ ખોટું કર્યું છે પર કમાણી છે ઠાકોરજી ને અમારા દાદા પર દાદા સેવા કરી છે હે હરી હે હરી હે સ્વામિનારાયણ હે સ્વામ કરતા જાય છે ઓલામાં લઘુ લઘુ આવવામાં બાર એમાં એ જમાની એમ્બેસેડર કાર ને ફિયા બેકાર હતી ને એમ્બેસેડર માર માર કરતી એની બાજુ નીકળી એમ્બેસેડર માંથી ઓલે જોયું અરે ગાડી ઉભી રાખી પેલા વલભ તું એ ક્યાંથી એટલે અહીંયા જ હો ને મારું ગામ આવે છે હેઠા ઉતરા ઈ સાયકલ લઈને એને માથે ચડાવી આમને અંદર લીધા બાર નોકર ગાડી મારી મૂકી રંગપુર માં ઘરે આવીને ઉતારી ભાઈ આઈ ગયા રામજાને કોણ હતો ને કોણ નતો જો બોલો જોઈ જાઓ અળી ગયા પાછા કરેન ઠાકર રક્ષા કરે આપણે ભગવાનથી એને ઊંઘ માણી નથી અખંડ ભગવાન પોતે જાગે છે એના ભક્તો માટે તો સતત જાગે છે આપણે તેના માટે હું જાગીએ છું એ જાગે છે આપણે આ હિંમતનગર અરોડાના આપણે મોહન બાપા જે વર્ષોથી રાજકોટમાં એકાઉન્ટ વિભાગ અમદાવાદ નો એકાઉન્ટ વિભાગ બાપા કેવા કેવા પચાસ એકાવન વર્ષની ઉમરે થોડા બીમાર થયા પછી એમ લાગ્યું કે આમાં નહીં રેવાય કેન્સર કેવું બ્લડ કેન્સર એવું કઈ મીડા ભજન કરો બધો વ્યવહાર છોકરાને આપી દીધો એમના દીકરા રામને બધા માળા જ મીડા કરવા રોગે વિયોગ્યો સાજા થઈ ગયા બાપા કે હવે આયુષ્ય છે એવા નિયમ ધર્મ એવું એનું ભજન એ પોતાના એ જયારે વ્યવહાર કરતા ત્યારે ક્યાંથી પૈસા લઈને ઉઘરાણી નો આવીને છે એમાં જોઈ ગયા સામેથી કે મારા આવે છે ભરી બંધુ કે ઘોડા પર બેસી હવે શું આ રસ્તામાં હાથમાં કપડાની થેલીમાં રૂપિયા શું કરવું બાસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થોરની વાડ હતી ખેતર હતું લય મારા ભગવાન સ્વામિનારાયણ થોરિયાની વાડમાં થેલી રૂપિયાની ઘા કરી દીધું હવે ના ગયા હવે હાથમાં હતું જ નહીં તો શું કરે સાંજ પડી ગઈ રાત થઈ ગઈ નિરાયતે બોલો લાખ દોઢ લાખ જેવી મતમાં નાખી દીધી હોય પેલા વૈયા ગયા છે તો પછી પાંચ જણા લેવા ના આવે હાથ બધી લઈને કે હાલો હાલો ભાઈ ગોતવા જવું પડશે મેં થેલી નાખી છે આપડે શું કરીએ નીકળીએ જ ને હાલો દારીયા કુવાડી જે સાધન મળે લ્યો રૂપિયા ગોતવા જવું છું આ વાત નહીં સુઈ ગયા લેજે સ્વામિ નારાયણ કઈ નાખ્યું છે બોલો તમે વિશ્વાસ અને શ્રદ્ધા જુઓ બસ નાખી સવારે ઉઠ્યા પૂજા કરી આઠ આડા થઈ પૂજા કરી ત્યાર પછી મંદિરે દર્શન કર્યા દર્શન કરીને પછી બાપા આવ્યા પૈસા થેલી લેવા કેતો સવારના નવ વાગ્યા હોય કેટલા ખેતુ ખેડી કરનારા કેટલા નીકળી ગયા હોય તોય બાપા ન આવ્યા નવ વાગ્યા સુધી અને પછી આવ્યા ગોતા હતા એમાં થેલી ને લઈ કોઈને રક્ષણ કર્યું પણ એ વિશ્વાસ આવો વિશ્વાસ ગજબ છે જો વિશ્વાસ આવી જાય ને તો હર કામ થઈ જાય પણ આપણને વિશ્વાસ આવતો નથી કોઈ સરસ કીધું ઈશ્વરમાં વિશ્વાસ એટલે કેવો ઓહો વર્ષ દોઢ વર્ષ નું છોકરું હોય અને હવે રમાયું હોય જેને હોય એને આ ઊંચું આકાશમાં કેટલું નાખી દીધું બે ચાર ફૂટ ઊંચું જવા દે ને તો એ કિલકલાટ હશે નહીં ત્યાંથી હેઠું પડે તૂટી ફૂટી નરભોડા જેવું હોય પણ એ તો દાંત કાઢે છે કારણ કે એને ખબર છે મારો પપ્પા ઝીલી લેવાનો છે એમ જે ભગવાન વિશ્વાસે આંધળું ક્યાં મૂકે તો થાય એ તો વાંચો એનેરિંહ મહેતા કેવાય એને મીરાબાઈ કેવાયર કયા ભાવથી પીધું છે બોલો દાસીએ કીધું કે મીરા ન પીતી ઝેર છે ઝેર ક્યાંથી હોય મેં હમણાં તુલસીપત્ર લઈ શામના ચરણમાં લઈને એમાં નાખ્યું હવે એ ઝેર કેવાય ચરણામૃત કહેવાય બોલ હવે આપણે તુલસીપત્ર પધરાવી ને ફોલી ડોલ કેવું પીએ કી માકડ મારીને દવા તુલસીપત્ર નાખ્યું છે એટલે પરિસંવાદ કરવો શું કરું કપાળ તમારું તમને કઈ હોય જ પડે નહીં ચોખ્ખું ઝેર છે તોડી નાખે એવું અને તુલસી પત્ર પતરે મીરા પી જાય અને પી જાય ને અમૃત થઈ જાય અને પાછી મીરા કે રાણાજી કેજો ફરી કે જો તમે ઝેર મોકલ છો ને તો જ મારો શ્યામ છે ને એને પચાવવા માટે દોડીને આવશે માટે રાણા કેજો મન ની મનમાં ન હજી ફરી મોકલે હવે એ ક્યાં વિશ્વાસ કયા વિશ્વાસ આપડે પાંચ દી કોઈ દેવા નો હોય કાટલો પકડી લે ભલે સતસિંગ હોય તો ટીલા નીકળી જાય તો કીધું તો તારીખ વહી ગઈ તારીખ ખબર પડે છે તે દ આવ્યો તો આહુડા પાડતો તો નવરે દેતો નથી પૈસા જોતા હે તે ગરીબડીના હોતા હૈ પૈસા હાથમાં ખુટલાય કરતા હે તમે વિશ્વાસ ની આ તો વાત કરવાની છે ભાગ હું તો એવું માનું છું કે વિશ્વાસ મૂક્યા પછી સફળ થાય નિષ્ફળ થાય જે થવું તે મળે ન મળે બધું લૂટાઈ જાય ને તો જેને વિશ્વાસ છે ને એ દાંત જ કાઢે એને નામ વાયર ઉતરે તો જ વિશ્વાસ કસોટી એવું નથી કસોટી આપણી છે કે લૂંટાઈ જાય નામ ઉપર દાંત જ કાઢતો હોય કે મારે શું માધું એને જોવાનું છે મારે શું નરસિંહ મહેતા મને હાર પેરાય નઈ ચિંતા જ નથી તને બટો લાગશે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતો ગયો મને કોણ ઓળખે છે તને ઓળખે છે બધા નરસિંહ મહેતા મારે તો આમે આબરું નથી મને તો હરિજન વાસમાં કઈ વિચાર કરો નરિહ મહેતા કે મને જુનાગઢમાં ક્યાંય રેવા જ નથી દેતા મને હરિજનવાસ માં નાગરવાડાના સાડા ઘર હતા મને કોઈ નાગરવાડા માં જ નથી દીધું હરિજનવાસ મને ઘર રેવા જ તો અમે મારી આબૃત જુનાગઢમાં છે જ નહીં આબૃત તારે છે જાય તો તારે જાય મારે છે જ ક્યાં પેલે છે શું કયો ભગવાન ગભરાય કેમ આપડે આ ડાંગરવાના જતનભાઈ એને મહારાજ કીધું મહારાજ મારે ત્યાં આવો મહારાજ કે અમારે દૂધ દઈ એવું બધું રમઝટ બોલાવે છે મહારાજ દૂધ દહી ઢગલા ડાંગરવા ગયા અને જતન બે આજુબાજુના ગામડામાં એવી બધું રાખી દીધું ને કડી તોડ વ્યવસ્થા કે દૂધના મોટા મોટા તપેલા કોઠિયુ કળા એને બરી ભરીને ઢગલા દૂધ દઈ કરી નાખી અને પરમહંસો ની પંક્તિ કરીને શ્રીજી મહારાજ ભેટ અને પછી પીરસવા આ પીરસવા શ્રીજી મહારાજ ની લીલામાં આવે છે ને જોયું નહીં હોય તમને જોયું હોય પણ યાદ નહીં હોય શ્રીજી મહારાજા પીરસવા નીકળતા ને ત્યારે આમ ભેટ બાંધતા અને પછી પીરસતા સમજ્યા તમે આવી ભેટ વાળી ડાંગરવામાં અને મહારાજ પછી મીણા પીરસવા તે પીરસે કેવી રીતે ખબર ધારવું પડે જ નહીં તાર બંધ ના કરે આમ આમાં તારે કઈ બોલવાનું નહીં સારું નો બોલ તો આ ખૂટવાડ ખૂટવાડો ખૂટવાડો ખૂટવાડો ખૂટવાડો તમે તમારે જાઓ મારા ધમધમાટ પીર છે બે કોઠી હંતાડી મૂકી દીધું દૂધ અને પછી હંભાળીને બૂમ પાડજો મહારાજ કે કેમાં ખૂટ્યું તોય હા તમે બૂમ પાડશો જતન નું ખૂટ્યું હું આખા ચોક માં બોલતી જાયશ કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હતા તોય એને આઈથે ખુટ્યું બોલજો બોલવું હોય તો ઊભી બજારે રાડ નાખવાની છું હું તો બૈરું માણસ છું હા હા ઉભી બધા બૂમ પાડતી જાય ભગવાન સ્વામિનારાયણ ભગવાન કેવાય છે તો એને હાથે થી મારા ચૂપ થઈ ગયા એ ખરાબ બોલ્યા નહી હા બસ બોલશો ભગવાન ભક્તિ એને કેવાય છે ભગવાન પણ ચૂપ કરી દે છે ભગવાન પછી જતનભાઈ બે કોઠી દૂધ કાઢ્યું નથી યુદ્ધમાં પછી દુર્યોધન અકળાઈ ગયો ક્યાં નવ નવ દસ આઠ આઠ નવ નવ દિવસ નીકળી જાય અને ભીષ્મ દાદા તમે પાંડવોને કઈ મારી ના શકો હજી કોઈ એક પાંચ માંથી એક ઓછો નથી મારે એકવીસ વૈયા ગયા મારે રમતા તા એ બધા સો માંથી એકવીસ તો ખડી ગયા અને એમાંથી પાંચ માંથી એક નથી ખડ્યો અને પછી ન સંભળાવવાનું સંભળાવે તારે ભીષ્મ દાદા કરી દીધી નહીં અને કા ભી દાદો નહીં આવી ઘોર પ્રતિજ્ઞા કરી એનો દેવતાઓ ધ્રુજ ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી એટલે અને જાસુસ આવીને કઈ દીધી વાત અહીંયા કે ભીષ્મદાદ પ્રતિજ્ઞા કરી કાલે સાંજ સુધીમાં આપણું પૂરું વળતે દિવસે ટાઢી જ ઠારવાની છે હવે ઓલો ઈચ્છા મૃત્યુ વાળો છે એ તો મરવાના જ નથી અને પાંચ નું જ લેવાના જ એક એક માટી એક કઈ રાખ્યું અને કૃષ્ણ ભગવાન ને જાસુસે કીધું તો કૃષ્ણ ભગવાન ગુંફળી ખાઈને ઉભા થયા શું કયો છો ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી હા શું કીધું પાંચ માંથી રેવા નો દો ઓજડી ભૂલી ન મારવી પડે સંકલ્પ કરે તેને શું આપડે આ આ બે પાંચ વર્ષ આ છોકરો બેઠો એને કે બે લાઈટ બંધ કરી દે આમ કહીને આમ કરે બંધ થઈ જાય ને આમ કહીને આમ કરે આખું બ્રહ્માંડ બંધ થઈ જાય એને શું દોડતા આવ્યા અર્જુન પાસે આધાર કોના ઉપર અર્જુન ઉપર અર્જુન આવ્યા તંબુમાં ટેન્ટમાં અર્જુન ઘસ ઘસ ભગવાન બે ડગલા પાછા પડી ગયા આ છે ને કઈ નસકોરા બોલાય ભીમના બોલે તો સમજાય પણ અર્જુન ના સંભળાય ઢંઢોળ્યો છાતી ઉપર હાથ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ પાર્થ ખોલી તને અર્જુન ખબર નથી ભીષ્મા દાદા પ્રતિજ્ઞા કરી ખબર છે મને ખબર છે તો તને હું કેમ આવે છે તમે જાગો છો એટલે છે ને આ બિલકુલ અધ્યાત્મ આ બધા સાર સાર છે લખનૌ પાસે મિરજાપુર ગામ એમાં એક ક્ષત્રિય પરિવારની પતિ પત્ની દંપતી ભગવાન સ્વામીનારાયણ અખંડ ઉપાસ ભજન કરનારા હા એમાં ગરીબાઈ હોય અથવા તે જમાના હોય ઘાસ ઘર બનાવ્યા હોય અને પેલી જે ભાઈ હતી એને સુવાવડ પેલી આવેલી દીકરાનો જન્મ થયેલો એટલે ખાટલામાં હજી એના પેલા શું કેવાય સૂતક દિવસો એટલે ખાટલા મેન સૂતી સુતી હોય બાળક એના ખોળામાં રમતું હોય ઘાસનું આખું મકાન હોય અને એમાં ભાઈ કોઈ હાજર નહીં અને મકાન સળગ્યું કોઈ પણ કારણ હશે લાગી જાય તો ચૂલા હોય આ હોય અને પથારી હોય એવી રીતે ઘર સળગ્યું ભાડભળા ભાડ પવન લાગતો ચારે બાજુ આગ ઘેરી લીધી એટલે એકદમ ભાઈ છોકરું તેડી અને બહાર નીકળવા માટે કોશિશ કરી ક્યાં જાય આગ ચારે બાજુ લાગી ગઈ વચમાં રહી ગઈ ભાઈ એકલી અને નાનું સહુ બે ત્રણ દિવસ નું દોથાણું છોકરું હવે શું કરે કયો પણ વિશ્વાસ હે મહારાજ સ્વામી પુકાર બુકાર કઈ કર્યો નહી હોય પુકારે ન કર્યો હું કારો કર્યો છોકરાને છાતી વળગાડી ગોદડું વળીને ખાટા રૂ ગઈ જય સ્વામિનારાયણ વિચાર કરો એને કઈ રીતે ઊંઘ આવી બસ ગોધડ ઓઢીને છોકરાને સાચી વળગાડી ગોધડ મારી કઈ ગઈ અને ઊંઘી ગઈ આ મીરેકમ છે ઘસ ઘસાડ ઊંઘી ગઈ પતી પેલા તો આપડે આમ લાંબા જ ના થઈ શકીએ અને આ તો સુઈ જ ગઈ સુઈ ગઈ રિયલ ઘસ ઘસ આપણે જેમ રાત્રે બહુ થાકીને દોઢ બે વાગ્યા પથારી પડે આપડે ઓછી ખબર પડે નહીં એમ સુઈ ગયું પતી ગયું અને ઘર ભાઈ સળગી ગયું ઘર સળગી પૂરું થયું બાય તો જાગી નહી વાલો ત્રણ છોગલા વાળા બાયની પાસે પ્રગટ થયા બાયનું ગોદડી ઉંચકાવીને જગાડ્યું અરે જાગો મહારાજ ઉપર કોલસો પીડ્યો નતો અને મહારાજને જગાડે જાગો તમે એમ ખેમ છો બહાર નીકળો છોકરાને સાચો લ્યો બધાને જોઈ સ્વામીનારાયણ અને મારો વાલો અદ્રશ્ય હવે આ કઈ વિશ્વાસ કે આ શ્રદ્ધાનું પડીકું કઈ મેમનગર ના બજારમાં મળે એ તો હાર્ટમાં જ નીકળે એનો વેપારિંતા છે એ બધું પાર ઉતરાય એટલે પૈસો આવે એની સાથે અનિદ્રા આવે પણ ભગવાનને સોંપી દે તો એમાંથી પાર ઉતરે છે ત્રીજું પૈસો આવે એટલે એની સાથે અજીર્ણ આવે પૈસો આવે ત્યારે એની સાથે શું શું આવે ચિંતા આવે બીજું અનિદ્રા એટલે ઊંઘ ઉડી જાય પછી થઈ જાય આવે તો લગરફગર આવે ત્રીજું અજીર્ણ ભૂખ વહી જાય પૈસો વધે એમ ભૂખ ઘટી જાય તમે જુઓ અને જયારે કઈ ન હોય અને ભૂખ જુઓ સાચો એક એક તમને પૈસો વધે ભૂખ ન હોય ક્યારેક ખાવાની ઈચ્છા થાય ત્યારે મહેમાન નીકળે ઘરે તો જુવારનું ખોરું એવું રાબડું બબડું ખાઈ ને જિંદગી પસાર કરતી હોય પણ એમ થાય કે હવે કાંઈક ગળ્યું ખાઈએ એટલે ગણાય નથી હોતા મંદિરની મુલાકાત લેતા એમ આ પછી કઈ મેં જઈને મહેમાન થયો બે સાઈડો અલ આને ઓસરીમાં જમવા બે સાઈડો થાળી મૂકીને આવે ક્યાં વાટક્યા મૂક્યા ઢીચણીયા મૂક્યા ને બે સાઈડો ઘર જણો આવ્યો થાળીમાં ચૂરમું મૂક્યું જૂની રીતે ને ચૂરા પેલા ચૂરમું પીર છે પછી ગોળ પીરસે પછી ઘી પીરસે ત્રણે જુદું જુદું પીરસે લાડુ વાળીને આપે એવું નહીં એની આખી મજા છુટા ચૂરમાની મજા જ જુદી હમ એટલે થાળીમાં છૂટું ચૂરમું મૂક્યું અને ઓલો ગોળ લેવા ગયો ગરધણી એ ગોળ લઈને આવ્યો તો થાળીમાં ચૂરમું નહી ખાઈ ગયું ભૂખ જવો એની ચૂરમું ખાઈ ગયું ખાયું કેટલી ઝડપથી ખાધું ગોળ લઈને આવ્યો હોય તો થાળી મુખ્યો ગોળ મૂકીને ઘી લેવા ગયો ઘી લઈ ને આવ્યો ગોળ નહી ખાઈ ગયો લાકડી લેવાઈ ગયો લાકડી લઈને આવ્યો તો ઓછીમાં મહેમાન નહીં બંડી ઠેકીને બીઓ ગયો હવે આને ભૂખ ક્યાંય લેવા જ પડે ભાઈ તમે જો આપણે જૂના રીત તમે જોયે છે હવે તો બધી એવું બધું આવી ગયું સ્ટીલ ની અથવા તો પ્લાસ્ટિક ની ડિસ્પોઝેબલ ડીશ ને એવું આવી ગયું ને પેલા શું હતું ખાખરાના પાંદડાના પતરાવાળા હજી મળતા હોય છે ગામડામાં રાખતા હોય છે ભલે ખાખરાના પાનના પતરાવાળા ખાખરાના પાન પણ એના ઉપર ચુ ચુતા શેરે શેરના ચૂરમા લાડુ વીસ પચીસ ખાઈ જતા એવા વીસ વીસ પચી પચી લાડવા જમી જતા પૈસો મળે એના ને એને ને બંગલા થઈ જાય ડાઇનિંગ ટેબલ થઇ જાય ચાંદી થાળી જમે શું ખાખરા ખાખરાના પાંદમાં જે મરદો વીસ ચુરમાન લાડુ ખાતા તા ચાંદી થાળીમાં ખાખરા ખાય પૈસો આવે એટલે ભૂખ ગાયબ થઈ જાય ના આવે બસ કેટલું ખાવાનું ડાઇનિંગ ટેબલ ઉપર હોય પણ શેઠ છે ને ગોળાજડી ફાંસી ઉપર હાથ ફેરવી બેઠા હોય શું કરું તો ભૂખ લાગે નીંગાસ્ટક લઉં લવણ ભાસ્કર લઉં ચિત્ર કાદરી બે લઉંટીની એક ગોળી લઉ આદુ ચડાવેલી આદુ ની કતરી લઉં કે પછી રાત્રે સૂતી વખતે એરંડીયું પીવું શું કરું તો ભૂખ લાગે એક બાપા હતા ને અમે જોયેલા બધું એમ પીરસાડું ને તો બાપા એવો નિહાકો નાખ્યો નિહાકો એટલે નિશાસાણા સ્વામી આવ્યા અને મોઢે આમ કર્યું હોય ને ખાવાના ટાણા આવ્યા અને મોઢે તાળા ને કીધી ડાયાબિટીસ જયારે કઈ નહોતો ત્યારે ખાવાનું નતું અને આજે આમ એટલી વાનગી છે એટલા પૈસા છે છોકરા એટલું કમાય છે અમે એટલા કમાય બધું કમાય છે બધું છે તમને આશ્ચર્ય લાગશે આજે ઘણા લોકો નેચરોપેથી કરવા વાળા આજે રજકોય ખાય છે ઢોર નું ખાવા મીંડા હવે ગાયુ ને બળદ આપઘાત ના કરે સારું મેંટો લીધો ને એવી ઉમસ ચડી ને મેં કીધા લઈ જાઓ આમ હારું છે અરે લીલી કાચ જેવી કાયા તમે કીધા લઈ જાઓ આખો દી આમ થયા કરે આપને એમ લાગે કે આપડે ઘેટું બકરું છે કે હું છે એમ જ મને એક ઘોટલો ઉટિયા આપણને જજ નો થાય કે આપડે છીએ શું એમ હે આવી ઘાસપુલા કા ગંજ આવે એટલે આવું બધું કરવું પડે બોલો આપડે અમે આફ્રિકા હતા અમારા વેલા એક હતા શેઠ એટલે લાખો પી લાખો ની કરોડો પછી કરોડો ની અબ્ઝો ટુર ચોખ્ખું એ બધું ઠાકોરજી પધરાત ધરાવી પછી આપડે શેઠજી હોય એની ગાડી હોય એનો ડ્રાઈવર હોય એનું બધું હોય કઈશું એનો હોય આપડે આગ્રહ તો કરવો જ પડે ને અને એને જમાડવા જ પડે ને કઈ એને લીધે આપડે જમવા વેળા થયા હોય સરસ મજાની કારણ એનું જ હતું બધું આ એ સીધું સામાન બનાવ્યું એનામાંથી હું દેવાઈ ગયો એ મને તો નહી ચાલે મેં કીધું તમને ચો શું ચાલશે આપડે તો હળી મળી ગયા મેં કીધું તમારે શું ચાલશે મને કીધું તમે પેલા લઈ જાઓ એમને થર્મોસ્પેટ અને થર્મો વઘારે સાવ મોડું પચ મગનું પાણી ઈ કાઢીને પીધું મેં કીધું અબજો રૂપિયા શું કરવાના કરતા આપણે નહીં હારા હમણાં ટટકારી છે પૈસો આવે બઉ રિયલ આપેલી છે સિચ્યુએશન ભૂખ ખાવાનું જેમ બસ પગે લાગે નીકળી જવાનું ઘણી બધી વાનગી એવી હોય કે આપણને આમ થાય કે કોઈ દીયે ઘડીક ઉભા રહીએ આપડે જોવા તો હાલોલો ભાઈ આમ હાલો એટલે ખાવા નહીં અંકુટ ના દર્શન જ કરવા ભૂખ વહી જાય એટલે ટેબલ ઉપર ઘણું હોય પણ વિચારી તું કરીએ તો ભૂખ લાગે પણ પૈસા વગર ના હોય એ જરા જુદી રીતે બોલે ભૂખ લાગે પણ શું કરીએ ભૂખ લાગે પણ શું કરીએ એને ભૂખ કંટ્રોલ માં રહેતી નથી અને આને કોઈ રીતે ભૂખ ઉઘડતી નથી લાગતી નથી પાણી જરીક પીવે અરે ભગવાન ખરેખર વાળો પૈસો આવે ખાવાની મજા આવી જાય એનો ઈલાજ શું બસ દુઆ લ્યો મહારાષ્ટ્રમાં મહાત્મા કરવે થયા સો વર્ષ વધારે જીવા દુઆ લ્યો મૂ પશુ પક્ષી ગરીબો આ તે વિધવાઓ સાધુ સંતો ભક્તો ભગવાન બધા દુઆ લ્યો કેમ સેવા કરો મેં એ જ કર્યું છે બચપણમાંથી અમારા બાજુમાં એક વિધવા ડોશીમાં હતા એનું કોઈ નહોતું મારે ત્યારે ટૂંકો પગાર હતો એમાંથી હું ભૂખ્યા રહીને મેં ડોસીને ખવડાવ્યું છે મેં ભૂખ્યા રહીને મારે નહોતી મારે ખેંચ હતી મેં ભૂખ્યા રહીને ડોસીને જીવી ત્યાં સુધી ખવડાવ્યું એનું મેં ફળિયા વાળ્યા એના પાણી ભીર્યા એની પથારી કરી એના પગ દબાવ્યા એને પાણી પાયા એને જમાડી ખૂબ સેવા કરી એને મને ડોસીએ દુવા દીધી જા બેટા તું સુખી થાય એનાથી હું સુખી થતો ગયો પણ મંત્ર પકડી રાખ્યો ગાયો ને મૂંગા પશુઓને અપંગો ને લંગડાઓ ને વિધવાઓને બધા સાધુઓને ભગવાનના મંદિરમાં જેમ જેમ આવતું ગયું ખૂબ બધાને આપી અને બધાની સેવા કરી અને દુઆ લીધી છે એટલે મને આજે કશું જ વાંધો નથી દીપચંદ ગારડી નેવું વળોટી ગયા પંચાવન આસપાસ ડો પહોંચી ગયા ખડે ધડે કઈ રોગ નહીં પણ દી હાથ મેં કેટલી સેવા ને કેટલું દાન ધર્મી આ બધું કરવા વાળા માણ હૈન ધર્મી પણ કેટલું દુવા મળે જો દુઆ નો મળે દવા જ લેવી પડે એવું છે મહર્ષિ ચરક આપણે આયુર્વેદ રચ્યું ને એ મહર્ષિ ચરક એના શિષ્યો સાથે વનમાં ઔષધિયોનો પરિચય કરાવવા માટે નીકળ્યા હતા એમાં એક પક્ષી સારસ જેવું પક્ષી હોય ને એ બોયલું એટલે ચરક ઋષિ ઉભા રહી ગયા આયુર્વેદ કા સૂત્ર બોલતા બોલો અભત્ર દેખાડો તો કે ક્યાં બોલતા હોય આપ ગુરુજી બતા પક્ષી બોલતા હૈ કોક્ષી એવું બોલતું તું એમાંથી જેને જે અવાજ કાઢવો હોય શબ્દ ગોઠવાય ગોઠવાય ગાડી હાલી જતી હોય તો ધક્ ધોર ધો ને ધોર ધો સ્વામીનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામીનારાયણ એમ ગોઠવાય ધો મારી ધક્કો માર ધ મારી ઓલું પક્ષી કૌ રૂ કૌ રૂપ કો એટલે કોણ રૂ એટલે તંદુરસ્ત નિરોગી કોણ પક્ષી બોલે છે ખાવ નીતિનું ખાવ એ નિરોગી જો તમે અનિતીનો પૈસા ઘરમાં ગાયલો ન હોય ત્યાંથી દરજ આવશે અમારા સાધુ સંતને આ તકલીફ છે અમે કઈ સાદુ ન થયા હોય ત્યારે અમને જમણા પગ ના અંગૂઠા ડાબા પગ ના અંગુઠા લઈને ચોટલી સુધી એમને એક રોગ ન હોય સાદુ થાય એટલે એ ડઝન બંધ આવે એનું કારણ છે ધર્માદો જ ખાવાનો અને ધર્માદો તમારો બધાનો મેલો જ હોય એટલે એ બધું ધોવા જ નાખી જાઓ છો તમે તમારા છોકરા બગાડી નાખ્યા બાળો ત્યાં કોકના ઘરમાં મૂક્યા હોય એને સુગંધ આવે લો હાચો બાળો થયું બાળો ત્યાં સુગંધ હોય તમે બધું નાખી દેડૂત દાન કરતો હોય તો સો ચાસ વાવે એમાં નવાણું ચાસ હોય એક ચાસ લોહીનો ભરે એટલા જીવ અળસિયાન પંખિયાડા આંતેન જીવાય તો બધું કપાય નઈ એટલા જીવ મરે ત્યારે નવાણું ચામાં અનાજ પાકે આટલી જીવ હિંસા થાય એ મગફળી આપે ઘઉં આપે ને બાજરું જુવાર આપે એમનો રોટલો પાસે અમારે ખાવાનો આમાં કયો રૂ એટલે ધર્મા દો અમે ધર્માદો ખાઈ તરત જ આવે આમ તો નથી તમને ધર્માદો ખાય માંદો એટલે માંદો ધર થી માંદો પેલેથી જ માંદો પડે એનું નામ ધર્મા પેલેથી જ માંદો પાડે એનું નામ ધર્મા લ્યો સ્વામીજી આ ખાવ લ્યો સ્વામીજી આ ખાવ પણ સ્વામીજી ખાય સ્વામીજી ગોટો વળી જાય એટલે સ્વામીજી બઉ વિવેક રાખવો પડે કે બઉ ન પડાય અમારી આબરું ન જાય તમારી જાય અમારા સામુહ થઈને તમે કોદાળી પાવડાવવું પડે ઉથરેટિયું ગોદો છો અને તમારી આબરૂ જાય ને આ ખીજાય કે અમારા છોકરાને સાચવતા નથી તમે પણ અમારે વિવેક રાખવો પડે ભાઈ માગી માગી ને હારું હારું ના લે એમ નહીં બાપા એ ન હોય એનો દેવાનો સ્વભાવ ધર્મ અને અમારે ના પાડવાનો ધર્મ એમ જ રહેવું પડે ન ચાલે તો લેવું પડે કઈ ભૂખ્યું તો ન રેવાય નહી તો કઈ ચાલે નહીં એવું જાળવું પડે પણ છતાંય અસર કરે કરે ને કરે કારણ કે ધર્મા છે એટલે અમને દર્દો આવે તમારા છોકરો હોય ને બે વર્ષથી પાંચ વર્ષથી પેટમાં દુખતું હોય ને એવું પેટમાં દુખે ઢોલિયામાંથી ગોટો હેઠળ પડી જતો હોય પછી શું કે જા સંતો રસોઈ દઈ ગયું ભગવાન હારું કરતો ઠાકોરજી ને થાળ કરાવો છોકરો હાજો થઈ જાય થાળ કરાવે બધા સંતો જમે છોકરો હાજો થઈ જાય ત્રણ કલાક પછી કોઈ પણ સામી દવાખાને લઈ જવું પડે તમને શું થાય મને પેટમાં બહુ દુખે બેઠા પતિ પત્ની હતા હા કે લગ્ન થયા પછી અહીંયા પછી અમે હાઉ મટી ગયો ત્યાં એનો ધણી ક્યાં મટ્યો નથી ટ્રાન્સફર થયો અહી મારે આવ્યો છે દરજ છે તમારા અમારી પાસે આવે છે હા રિયલ થયો બઉ હકીકત છે આ બહુ બઉ સાચી વાત છે એટલું ભજન કરીએ એટલે એટલા વ્રત કરીએ એટલે એટલે તપ કરીએ તોય અમારી નાયું તોડી નાખે છે તો જે એમનું પરમારું ખાઈ જતા છે હું થતું છે વિચાર કર્યો એટલે કો રૂપ રૂત ભૂક અધર્મનું અનિતિનું લાંચનું આનું તેનું લૂંટીને જે કોઈ ગ્રહસ્થો ખાશે હારી જાવ કારણ કે પ્રજા એવી હોય આમાં માલી જતી અરે ડોક્ટર સાહેબ તમે ડોક્ટર શું છે જન્મથી જ આવું થઈ ગયું છે એમ જ થાય તમે કઈ ઓછું કર્યું છે કો નીતિનું કમાણીનું ધર્માદાનું ખાય એ નિગી બીજું બીજું બોલે છે કોભૂક તમે સત્યની નીતિની કમાણી ખાતા હો તો પણ બધું ન ખવાય હિતભૂક શરીર તમારી પ્રકૃતિને અનુકૂળ હોયે ખવાય હવે શરદીનો કોઠો હોય તમે આઈસક્રીમ જમાવો શ્રીખંડ જમાવો તો પછી રોગ થાય એમાં પછી કઈ ઋષિ આડો ના આવે તમારું પોતાનું પ્રામાણિકતાનું છે તો પણ શરીરને પચે છે પથે છે હદે છે એવું જ ખાવું હિત હોય નડે નહીં એવું ખાવું હા સાચું ખાવું એટલે સાચી કમાઈ નું હિત એટલે શરીરને પચે ફાવે પથ્ય એવું ખાવું અને ત્રીજું મિતભું પચું હોય પથ્ય હોય શરીરને અનુકૂળ હોય એવું ખાવું પણ મિતભૂ માપમાં ખાવું તમને દહીં થાય નડતા ન હોય પણ માપમાં ખાવા ખાવા પીવા માપમાં શ્રીખંડ તમે ખાતા હોય તમને ગરમીનો કોઠો ખાઈ શકો પણ પછી ઓવર થવાનો છે એટલે એટલે દુઆ લેવી ખોટો પૈસો ઘરમાં લાવવો નહીં જો સુખી અને નિરોગી રહેવું હોય તો આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ વાત કરીને સમાપન કરીશ જમવામાં જિંદગીભર આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે મે તો પાંચ વર્ષ એમની બહુ ખૂબ સાથે રહીને સેવા કરેલી દાંતણથી માંડીને છે પૂજા અને પથારી ત્યાં સુધીની બધી તો રસોડું આપણે હાથે જ બનાવીને જમા આપણા ભાગ્ય છે કે આપણે પુરાણી પ્રેમ પ્રકાશ દાદીને પણ જમાડ્યા શાસ્ત્રીજી મહારાજને પાંચ વર્ષ જમાડ્યા અને જોગી સામીને પણ થાળ બનાવી રોટલી આ બનાવી અને જોગી સામીને પણ ઘણી વાર જમાડવાના ભાગ્ય આપણને આ દેહ પ્રાપ્ત થયા એ આપણા સદભાગ્યુદેવ રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ નહીં એમને ક્યાંક કમી હતી અને ક્યાં પેલું હતું અવસ્થા થાય બધું હોય શકે કહી શકે કોઈ દિવસ એમણે એમ ન કીધું કે તમે મારા માટે આ શાક બનાવજો અશક્ય વસ્તુ છે આ ન આવી રીતે પડે ભાઈ વિચારો તમે બપોરે જે જમતા હોય ત્યાં તમે ઓર્ડર કરી દેતા હો સાંજે આનું બનાવજો અને આટલી મોટી સંસ્થાઓના આટલા મોટા વડા સાઠ સાઠ સિત્તેર સાધુઓ હજારો હરિભક્તો માનનારા આવા અને ઉમર હોય સત્યાસી વર્ષ ઉમર થઈ ગઈ હોય કોઈ એમ નથી આજ ગુવારનું શાક કરજો કાલે ભીંડા નું કરજો હવે બે પરવ મંગાવી લેજો મુખમાંથી એક શબ્દ કાઢ્યો નથી મારા માટે આ બનાવજો આ કેટલું પઠણ છે ભાઈ સાજા માંદા તો એ તોય નહીં માંદા હોય તોય એ બોલ્યા નથી ઓ એ બોલ્યા નથી કે આજે મને સારું નથી તો આ બનાવજો ના એ બોલ્યા નથી આ કેવા વ્રત હશે એટલે વર્તુરો લખ્યું છે વૈરાગ શતકમાં કે આવા સાધુ પુરુષોને આવા વ્રત પાળવાનું કોઈ શીખ્યું હોય છે ધારણ કરવાનું સારધાર પાળી બતાવવાનું અને પાળવાનું આવા સત્પુરુષોને કોને શીખ્યું હોય છે વર્તુરૂ કે મને પ્રશ્ન થાય છે કોઈ દી બોયલા બીજું ખાસિયત જોઈએ આવી તો ઘણી ખાસિયતો પછી રસોડું ત્રણસો સરખું બને ક્યારે ખારું હોય ક્યારે ઓછું કાચું હોય ક્યારે પેલું હોય પેલું હોય મસાલો પેલો હોય બધું હોય શકે કોઈ જગ્યા આપડે બહાર જતા હોય તો ત્યાં જે જનરલ રસોડું એમાંથી આપણે શાક રોટલી આ ત્યાં લઈને એમાં આપી દેવાનું હોય જે થાળમાં આવ્યું હોય તો આપડે સાથે જ હોય કોઈ ઉત્સવમાં ગયા હોય ત્યાં પછી કઈ આપણે બનાવવા ન જવાનું હોય કે લે સાંજ માટે મેં રોટલી બનાવી કઈ બનાવવાનું હોય જ નહીં જે જનરલમાં આવતું જનરલનું કેવડું હોય પાંચસો સાતસો આઠસો સાધુ નું રસોડું થયું હોય હજાર સાધુનું રસોડું થયું કેવું કહે અને એસી વર્ષના વ્રધને પછી એવું તો ન જ હોય ને મસાલા કેટલા ભરપૂર હોય પણ એમણે ક્યારે કાચું આવ્યું હોય પાકું આવ્યું હોય ખારું આવ્યું હોય મોડું આવ્યું હોય બધું જેવું આવ્યું હોય એ હરેક કરીને જમવાની શરૂઆત કરી જમી લે ત્યાં સુધી એ ક્યારે પછી બોલ્યા નથી આજે ખારું હતું આજે મીઠું નહોતું આજે આ હતું આ કાચું રહી ગયું હતું બોલ્યા નથી આપડે બેટકું એક લઈએ ને મોઠામાં કવર લઈ ત્યાં કે તમારા બાપ ને અગર હતા મીઠાનો શોટ વેપાર હતો તારા બાપ આમ બોલે વ્યંજના બોલે એમ નો કે મીઠું વધી ગયું તારા બાપ ત્યાં મીઠાનો વેપાર હતો ના શોટ વેપાર હતો અગરિયા હતા કોઈ એમ બોલ્યા હા પેલી વાર આપ્યું હોય ને પછી લાગે કે હવે મને ફાવે એવું નથી ન લે હોય એટલું પાછું થાળી ચાટીને જમી જાય એક બાજુ કરી દે નાખી દે થાળીમાં ક્યારે એટલું કણ વધ્યો નથી કાચું હોય પાકું હોય ખારું હોય મોડું હોય બળ્યું હોય ચડેલું હોય જેવું હોય આમ સાક થાળી કશું જ નહીં મરચાણ પાછળ ભજી કર્યું હોય અને એના ઉપર ચણા લોટ ચડી ગયો હોય તો એ મરચાણ પકડીને એના ઉપરનો ચણા લોટ સામે જમી જાય પછી જ એ મૂકે જબ છે એક તો ક્યારે કીધું નહી આ બનાવો બીજું ગમે એવું કાચું પાકું હોય તો ફરિયાદ નઈ ત્રીજું ગમે તેટલા ભૂખ્યા થયા હોય ત્રીસ ત્રીસ કલાક અમેરિકાનો સીધો રન લીધો હોય ત્યારે સીધા ફ્લાઇટમાં હું યારે બેઠેલો છે એમની હા આપણે જોવાની અવસ્થા આપણે એમ થાય પાણી પીવાનું નહીં જમવાનું નહીં કશું નહીં અને ઘરે પહોચો ત્રીસ ત્રીસ પાંત્રીસ કલાક ના પૂજા કરીએ ત્યારે થાય હે આટલું આટુ મોટા રૂટમાં નીકળ્યા હોય અહીંથી અમે એકવાર હું સ્વામી ગુરુદેવ નીકળ્યા રાજસ્થાન જવાનું હતું કોન્સ્ટન્ટ તેર કલાકે એવી સડકો એવી રસ્તાઓ બધા એવા કલાક પણ જમવાનું મૂકો ભલે ઉતાવળ કોઈ જાતની નહીં એના ભાઈ હવે જલ્દી કરજો પછી આપણે કઈ રાગે પડે માગવાનું નહીં ઉતાવળ નહીં થાળી પછી ઉપવાસ કર્યો કોઈ ઉતાવળ નહી કહો અમેરિકા ત્રીસ પાંત્રીસ કલાકે ભોજન ઉપર આપડે બેઠા અહીંથી સીધા ગયા તરિભક્તો કરવા લાગી ગયા મેં જઈને કીધું થાલ દૂધ પાણી તૈયાર થઈ ગયા છે હા હા આવો રાખી હરિભક્તો હરિભક્સો કઈક તો કઈક વિવાક રાખો હા ત્યાં ને એમણે પાણી પીધું નથી તમે એના પર તો દયા રાખો તમે બે ગયા છો એ તો નહી બોલે પણ તમે તો ઉઠો પછી બીજા ઠો મે બીજા નહીં કીધા આટલું તો હવે તમે આમ દે ગયા સ્વામીજી બઉ સારું કર્યું અને પછી ચોથી બાબત કે ગમે તેટલું સારું ને મિસ્ટ બન્યું હોય ક્યારેય વધારે લીધું નથી આપડે તો જો સરસ ભજી વાવી ગયું હોય આ બાજો ને અને એની જગ્યા જો બીજું લઈને તમને આજ જડે છે પેલું આ સારો સારું ગમે એટલું બન્યો ક્યારે વધારે ચપટ મારી નથી અને એનાથી મિરેકલ તમને આખો સત્યાસી વર્ષ છેલ્લા સ્વાદ સુધી જીવા ક્યારેય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પાચનની ગોળી કે ફાકી જિંદગી ભદ માગી નથી લીધી જ નથી ત્યાં જ આમ ઠીક નથી બે ગોળી પાચક ની લાવજો જિંદગીભર નહીં પાચનની દવા જ નહીં લેવાની જ નહી કેટલું કેવાય આમાં એવો કોણ બેઠો હોય છે જિંદગી ગોળી એની પાચન ની નામે એને ચાખી નથી જરૂર જ એ કે એ કેતા કે આપડે કેટલું જમવું શું જમવું એ તો બધું આપણા હાથમાં જ હોય ને આપણા હાથમાં નથી હોતું આપણે એવું છે કે આપણા હાથમાં હોતું નથી કોણ કોના હાથમાં ગોંડલ ના ભગવતસિંહ બાપુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ થી જન્મ થાય અને આશીર્વાદ ગોંડલ ની ગાદી મળે એ ભગવતસિંહ બાપુ રાજ તો વિશ્વમાં દુનિયામાં સ્વામિનારાયણ સત્સંગી કેવું કરી ગયા એના ઉપર રિસર્ચ થાય એવું એનું રાજ આજ તમે રસ્તા જુઓ એની વ્યવસ્થાઓ જુઓ એની એની પદ્ધતિઓ જુઓ તમે આ કન્યા કેળવણી જો બધી વાત મૂકી દો એ ગોંડલ ભગવતસિંહ બાપુ જીવાય ત્યાં સુધી ક્યારે તાવ શું કહેવાય માથું દુખ્યું શું કહેવાય એને ખબર નતી કેમ રાજા રાજા હતા પણ જમવાનું થાય એટલે ટેબલ ઉપર ત્રાજવાના કાંટા આવે રોટલો જોખાય દાળ જોખાય દૂધ જોખાય એની નજર સામે નહીત્રુ જ રાખી દે કોઈ એ રોટલા જોખી રોજ લિસ્ટ રોટલા એટલા ગ્રામ શાક આટલા ગ્રામ દાળ ગ્રામ ખીચડી એટલા ગ્રામ એ જોખી એ જ પ્રમાણે થાળીમાં લેવાય બાપુ ની સામે જોખવાનું અને એની સામે જમે વિચાર કરો ત્રણસો પાસઠ વર્ષો સુધી એ માણસ માંદો જ ના પડે અને આપડે ગ્રાફ ઊંચો નીચો થયા રાખે રાખ્યું હોય તો ત્રાજવી ઉજવું જાય રાજોય ના પાડે જોખો છો શું કામ અમારી આબરું જાય છે એટલે કોઈ આવે એટલે અજીરણ આવે પણ એક અનિતિ નો પૈસો ઘરમાં ન હોય ધર્માદાનું તો લેવું પડે બીજું શું થાય પણ તમારા માટે એ વર્જ છે દેવ ધર્માદો ક્યારે ખાઈ ન જાવો ગરીબો પચાવી ન જાવું દિન દુખ્યાઓનું પચાવી ન જાવું વ્યવારમાં હોય તો કોઈને ઓળવી ન જવું ખોટો પૈસો ઘરમાં ઘવો નહીં દશાં શિષાંત ભગવાનનો ઠાકોરજીને અર્પણ કરવો ગરીબોને થાય એટલી પોતાની મૂડીમાંથી ગાયોના ગીધવાઓના ગરીબોના ભગવાનના ભક્તોના ભક્તોના સંતોના આશીર્વાદ લે એને પૈસો હોય તો પણ દુઃખ દર્દો થતા નથી એવું શાસ્ત્ર કહે છે પૈસો છે એની સાથે આટલા દોષ છે હજી બીજા છે એવો સાંભળવા જેવા છે હજી તો બાકી છે પણ એના સોલ્યુશન પણ આપણે સાથે સાથે વિચાર્યા છે શ્રી હરિ કૃપા કરે આપણને આ બધું સમજાય અને જીવનમાં પાળવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે વિરમું છું બાલા ભક્તજનો જે સ્વામીનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી नृत्य अडाये रहो तो आ ब उत्सवों ने यूट्यूब पर निहो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकूल परिवार्यूब चेनल रेग्युलर अपडेट मे बेल आइकोन पर क्लिक करो आम करने की तमें सतत सारी प्रवृतिओवदर्शन उत्सवों सतत जड़ायेला रहो